અને નિસ્કુરામી એની કલમ એને લખીને આટલો દાખલો કરો એ પણ સાર્થક અને આશીર્વાદ મળે આપણને લક્ષ્મી વાળીમાં ગ્રંથ લેખો છે આજે પણ નિષ્કુ આનંદ સ્વામીની ઓરડી સલામત તે આ ગ્રંથ લખતા એ વખતે મહારાજ ઉપર બીજે માળે ઉપર બિરાજમાન હોય અને એક એક પાનું બતાવે અને પ્રૂફ મહારાજ જોતા જાય બરાબર છે આ ચરિત્ર બરાબર છે આ લીલા બરાબર છે એમ આખું પ્રૂફ ખુદ ભગવાને તપાસેલું છે એટલે આ અતિ મહાન છે ચિંતામણી નામ એટલા માટે આપ્યું ભક્ત ચિંતામણી ભક્તના હાથમાં ચિંતા પુરુષના હાથમાં ચિંતામણી હોય જે પદાર્થ ચિંતવે હાજર તમારા સંસારી દુઃખ હોય કે બીજી કોઈ તકલીફ હોય આધ્યાત્મિક પણ પ્રગતિ હોય તો આ ગ્રંથ અતિ આશીર્વાદરૂપ છે હજારો લોકોને આના પાઠથી પરચાવો થયા છે થાય છે અને આ ચમત્કારી ઔષધિ છે આ ભક્ત ચિંતા આપણે ઘેરે વસાવી લેવી ભક્ત ચિંતા આપણે ગ્રંથ અંતર્ગત પ્રવેશ કરીએ એ પહેલા એ ગ્રંથના મહિમાને એકાદ करू मृत्यु पे अक्षर धाम आप भक्त जिंदा दरेक न घर में होश्यक अपने हसमुख भाई पाटोड़े पाटोड़िया ગાયક છે ગુરુકુલ દ્વારા એ ગ્રંથમાં ઓરિજિનલ રાગ એ હસમુખભાઈને ગ્રંથ લખવાની ક્યારે પ્રેરણા મળી એના જ પ્રસંગ એક બે હસમુખભાઈ એટલે બહુ ભક્ત માણસ એને મહારાજ સિવાય કોઈ દી કોઈ કીર્તન ગયા નથી નંદ સંત એને ઘણી બફોરો આવી રાગ એટલે ફિલ્મ કલાકારો જેવો રાગ અને આકાશવાણી દૂરદર્શન ડાયરેક્ટર મોટા એમના એમણે સંતોને વાત કરેલી એમના ઘરના ધર્મ એને બીમારી લાગુ પડી બહુ એટલી બધી બીમારી લાગુ પડી કે કોઈ દવા લાગે નહી બહુ હેરાન થઈ ગયા डॉक्टर ने पेला डॉक्टर आँख में जड़झड़िया सतो पूछ स्वामी केसू के भाई तो तकलीफ है बहुत दवा करी तो स्वामी कीधु फिंतामणी पाठ करो ભક્તિ ચિંતાવણી એ ચિંતા તો એ ઘણું ઘરના સભ્ય વાંચી શકે તો વધારે વાંચે એ પાઠ ચાલુ કર્યો એમના ઘરના માણસ એને શું ભાઈ એક પાઠ પૂરો થયો ચમત્કાર કહેતો ચમત્કાર ભગવાન ના આશીર્વાદ કહેતો આશીર્વાદ ત્યાદુ ની ગણી ને આજનો દિવસ એના શરીરમાં કોઈ રોગ જ નથી આજે દસ વર્ષ ઉપર થઈ ગયું એવું શરીર થઈ ગયું કોઈ દવા જ નથી આ શું થયું તો કે બસ ભક્ત ચિંતા મળી ત્યાર પછી ભક્ત ચિંતા એટલી આસ્થા આવી ગઈ વિશ્વાસ આવી ગયો કે આ મારું ઔષધિ આ મારું મુક્તિનું સાધન જે ગણો પછી આખા ઘરના બધા રાખ એમાં એક પ્રસંગ પાછો એના જીવનમાં બેનો નોકરીમાં પ્રોબ્લેમ આવ્યો એમના સ્ટાફના મિત્રોએ એમને હેરાન કરવા કાઢી નાખવા એની પર એવા કાવા દાવા કર્યા કે એમાંથી છટકી જ ન શકાય ઉપરી અધિકારીઓ સુધી બધું જાળ એવી ગોઠવી કે હસમુખભાઈ ગયા રાત્રે ઊંઘ આવે નહી આમાં કેમ હું નીકળી બઉ ફસાવી દીધો મને એવી રીતે ફસાયો કે કોઈ હિસાબે નીકળી ન શકું એવા કાવા દાવા કર્યા એટલે રાત્રે ઊંઘ નતી આવતી ત્યાં રાત્રે દોઢ વાગે જાગી ગયા કે ચાલ હવે કાલે ઓફિસે બધું એ લોકો ત્યારે જ રાખેલું બ્લેકમેલ કરવાથી મારી નોકરીમાંથી રદ કરવા બધા અધિકારીઓ સુધી સવારે ઓફિસે જઈશ મહારાજની ઈચ્છા ભક્ત ચિંતા વાંચી લો એ ઓફિસે જતા પેલા ડાય ધોઈ પૂજા કરી અને દરરોજ એક ચેપ્ટર વાંચતા તે દિવસે બે પ્રકરણ વાંચ્યા વધારે બીમારીઓ તો દવાના ડબલ ડોઝ લેવા પડે વધારે તકલીફ હોય તો વધારે ભજન કરો વધારે પાઠ કરો બે પ્રકરણ વાંચી પગે લાગી અને સ્વામિનારાયણ સ્વામી બોલતા ગયા હસમુખભાઈ ઓફિસો ગયો કોઈ કઈ સંભાળું જ નહીં કોઈથી કોઈ પૂછ્યું નહીં આજની ઘડી સુધી જાણે કઈ બહેનુજ નથી મેં તો ઘણા ઉત્તર તૈયાર કરી રાખ્યા હતા મનમાં ગોઠવી રાખ્યા હતા આમ પૂછે આમ કે સ્વામ કોઈ સંભાળ્યું જ નથી આ બીજો ચમત્કાર મેળવ્યો પાંચમું છઠું કદાચ ભણતો હશે સ્કૂલ બસ લેવો આવે સવારે સાત વાગે સ્કૂલ બસ બેસીને જાય એમાં જલ્દી તૈયાર થઈ દફતર કે દોડીને બસ બેસવા જાય પણ બુટ એના જે સ્કૂલ સ્કૂલ ના બુટ હોય ને એ પહેરવા માટે પગ નાખે પણ બૂટમાં પગ ન જાય એટલે ત્રણ વાર એડું પાડ્યું એટલે એને મમ્મી દોડી નાખતો એટલે મમ્મી આમાં હાથ નાખો બુટમાં કે કઈ કાકરો બાકરો નથી હાથ નાખ્યો તો હાથ નો ગયો પછી એને બૂટ ઊંધો કરીને પછાડ્યો ખકેરો આવડો મોટો વીછી આવડો વેછી નીકળો એ વેછી ઓલો ડ્રાઈવરે જોયું અને એના ઘરના માણસો જોયું કે ભક્ત ચિંતામણી થી આપણા શરીર ઉપર કવચ થઈ જાય છે કે આપણને કોઈ દુખ આ લોક પણ અસર કરી શકું ઈ ભક્ત ચિંતામણી આપણે શરૂ કરી રહ્યા છીએ એને બરાબર પાન કરજો પાઠ કરજો અને બરાબર પાંચસો ને ચોવીસ પેજ એકસો અઠ્યાવીસ મુકરણ દેશ દેશના દાસ હવે લખવા પરચા મારા હૈયા માં મને નામા હવે લખવા પરચા મારા હૈયા માં ઘણી હા વિસ્ફોળન સ્વામી કે છે મે તમામ નામ ગામ મારા મેચાઓ કલમ ચલાવે સ્વામી જો ણ કામ પુરૂષોત્તમ સર્વે સામરથી જ માયે આશ્ચર્ય નવમણકાઈ પૂરણ કામ પુરૂષોત્તમ સર્વે સામરથી જ મા देह प्रभुजी प्रगति पर बहु बहु काज लौकिक माय लौकिक लीला दे फाड़ी महाराज समय पर बहु बहु काज નથી કેતા શું કે છે લૌકિક માં અલૌકિક લીલા અલૌકિક આ લોક માં બની ન શકે કોઈ આવે તોય એવી લીલા કે જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાઓ એવી લીલા આવે સ્વામી કે હું લખું છું જે મારા મહારુદ્ર વિષ્ણુ જગન કિરા એ તો કર્યું જ પણ હવે હું લખું છી અલૌકિક છે जयन महारुद्रयती रुद्रया पे हरियाष्णुजगन समय सदा व्रतमर या जन्न रुद्रयतिद्रयापे हरियाणु जग વડી ના ખર વળી નાવી ના ના ખોટ વિના નાણે જગ જાણે વિપ્રજ માડા ખોટ વળી નાવી નાખર જતા નિવા મોટા સમયા કિરા રુદ્ર કિરા સદાવતો બંધાવ્યા ભગવાને એમાં કોઈ દેવ ક્યાંય ખોટ ન હોય ન હોય તો એક જ કડી લખી કે વિના નાણે જગ જાણે કઈ ન હોય તો આખું જગત જાણતું હતું અને એવા કર્યા લાખો માણસો જમાય જુઓ કરતા હોય પણ જમાય કોટ કરોડો બ્રાહ્મણો જમાય સ્વામી એ વિના જે પરચા કહું સાંભળજો સૌ પ્રથમ પર્વત ભાઈ કહું વર્ણ વિખ્યાત पर्वत भाई ना पहचो ग्रहस्थ ने धन्यवाद पर्वत भाई जे दृष्टि जे स्थिति जनक राजा अमरीश राजा સાથે જવાની છે તમારે ઝીલવાનું નથી સાથે જ ધીમા રાત થી ગાલજો ધીમા સુરથી સમજીને ગાજો कहूँ साना प्रथम पर्वत भाई ने बात कहूँ वर्ण रीते हिख्यात कण विपूर्ण माकरण रूप अति अतिम भक्त अनुप स्वामी रामानंद जी ने मी દેહ દશા ટળી ગઈ અલૌકિક સ્થિતિ થઈ ગઈ અને પછી મળ્યા મહારાજ મહારાજ મળ્યા એટલે શિખર ચડી ગયું ધજા ચડી ગઈ અને એની સ્થિતિ એવી થઈ ગઈ કે વાત જવા ગયો ખેડૂત હતા ત્રણ ગામ માં તેની ખેતી અગતમાં કાલવાણીમાં અને માણાવદર માં વૃત્તિ थी ना रहती वे भग महाराज में महाराज मेंढाचय थो आटला व्यक्ती, व्यक्ति अडग निश्चय तो एक तो मयाराम भट्ट ગૌધનભાઈ પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી કોઈ ભગવાન નહી કોઈ ગિરનાર જેવડા મોટા પર્વત હાથમાં ઉછાળતો આવતો હોય અને ધરતીથી વેદ અધર હાલતો હોય તો એને ભગવાન ન માનવો રામાનંદ સ્વામી જ ભગવાન આવો અડગ નિશ્ચય હોય અને ઈ સહજાનંદ સ્વામીમાં ભગવાન દર્શન દઈએ કે મુક્ત સ્વામી આ મારા પણ ભગવાન છે હું તો સાધુ એનો દાસ છું આગળ રામાયંદ સ્વામી જેવા તેવા નહીં ભાઈ રામાયુ સ્વામી સ્થિતિ ઉદ્ધવજી નવતા કૃષ્ણ ભગવાન એની પૂજા સાક્ષાત પૂજામાં ગ્રહણ કરતા એના હાથે હાથ ફૂલ થાળ વસ્ત્રો અથવા ધ્યાનમાં મૂર્તિ ની વરણ ની સાથે ધ્યાન કરે ને શ્વેત વસ્ત્ર તિલ ચીન બધું ધારતા અને રામાયંદ સ્વામી ધારણા કરાવે કોઈ પણ ચપટી વગાડે સમાધિ કરાવી દે અને સમાધિમાં ગોલોક ને દર્શન કરાવે રામાનંદ સ્વામી ના શિષ્યો બધાય ચમત્કારી સમાધિ વાળા અલૌકિકા મહાન બહુ મોટા ભગવાન આવે તેના ગુરુ કહે છે આવા ગુરુ હવે એ ગુરુ પર્વતભાઈ ગુરુ હતા ભગવાન હતા મુક્ત સ્વામી નિશ્ચય થયો એટલે આ બધા મૂકતા નથી સાહેબ કે તમે રામાનંદ સ્વામી આપણે ભગવાન માનતા ડગી ગયા આપણે ડગવું નહીં આ તમે શું કર્યું તો ભાઈ મને રામાયણંદ સ્વામી દર્શન દીધા અને આ સર્વ અટાણો થી ડુંગડૂ વગાડ કેતા ખરા ખેલ ભજન ના આવી ગયા રામાયણ સ્વામી કેતા એ વાત સાચી તોકે પણ અમે અમે શું કરી પર્વતભાઈ ગોર્ધનભાઈ મયારામ ભટ્ટ જીનાભાઈ આ બધા સ્વામી ના શિષ્ય પણ પછી તો ગુરુ ના પડતાપે સ્થિતિ આવી હોય તો પછી ભગવાન નો પ્રતાપ ભળે પછી કેવી સ્થિતિ આવે એની વાત જવા દે એટલે એની વૃદ્ધિ મહારાજ ની મૂર્તિઓના કઈ રહેતી જ નહી ત્યાં જોવે ત્યાં દ્રષ્ટિ મહારાજભાઈ અખંડ તાર આ પર્વતભાઈ ખેડૂત હતા ખેતી કરતા તો આપણે એમ કે અમારે બહુ કામ હોય હવે જોવાગળો अतु अंतर विचार समेत दयाकृषे कर करवानी खेत राकी मूर्ति प्रभु मायक तार स्वामी सहजानंद मोजार जोई महाराज श्रीनी मूर्ति सुख सागर सुंदरयती જી ભરતભાઈ ને મૂર્તિ માં અખંડ ઉતી રહેતી હતી ભગવાન જ દેખાય બધી છતાં એના મનમાં વિચાર એવો થયો કેવો હોય છે અવતાર નું રૂપ હોય છે એવો વિચાર થયો એવા વિચારમાં વિચારમાં ખેતરી ગયા કૃષિ કરવાને ખેતર ગયા અને રાખી વૃત્તિ પ્રભુમાં એક સ્વામી સહજાનંદ મોજાર મૂર્તિ તો સહજાનંદ સ્વામીમાં હતી પણ મનમાં અને જોયું આસપાસ એટલું પ્રકાશ કોટી કોટી સૂર્ય નો પ્રકાશ નીકળતો જોયો મહારાજ ની મૂર્તિ ની આચુબાજુમાં અને એમાં 24 અવતાર ને જોયા પ્રકાશમાં ચોવીસે અવતાર અલગ અલગ પરશુરામ કેવાય છે ચોવીસે બતાવું અને આમાં નિષ્ફળાનું સ્વામી તો છવીસ નામ લેખા છે જુઓ આગળ પેલું મત્સ્ય બીજું કચ્છ ત્રીજું વારા चौथा नृषि पांच मा वमन छठा परशुराम सात माम मा आठ मी मा कृष्ण नौ मुद्ध दस मलकी अग्यार पुरुष अवतार सुयज्ञ अवतार त्यारेर त्यार मपिल भगवान चौदह म दत्तात्रीय भगवान पंदर मनकादिक सोल म बद्रीपति बद्रीना सत्तर म ध्रुव जी ने दर्शन अपाइ नारायण અઢાર માં પૃથ્વી ભગવાન ઓગણીસ માંગવાન રાજ્ય હરિભગમાં ધન્વંતરી ભગવાન વ્યાસ ભગવાન પચીસ માં નારદજી છવ્વીસ માં નારદ અવતાર પણ એવા દિવ્ય રૂપ જોયા અને ભરતભાઈ ના હૃદયમાં કેવો આનંદ આપ્યો સ્વામી લખે છે કેવો આનંદ આવ્યો एवा चोवी से हरी एक एक थी थी दीठा पर्वत भाई ये पोते आव्यो अति आनंद पे छोते आये हरख मुख बोले वाणी दीधा दर्शन नाथ दया પછી પ્રેમે તેને અતિ સુખ શાંતિ હરી પછી પ્રગટ પ્રભુ નું જે રૂપ તેમાં સમાન સર્વે સ્વ જોયા ફરો ના હૈયા હરખ માતો નથી અને એવી સ્તુતિ કરવા મેળા આંખ માંથી પાણી અને ગદગદ ને રોમ માવલી બેઠી થઈ ગઈ વાહ મારા પ્રભુ મારી પર દયા કરી મને એક અવતારનો વિચાર કર્યો અવતારો સર્વ અવતારના અવતારી સર્વ કારણ ના સર્વોપરી એટલે સ્વામિનારાયણ ભગવાન આગળ લખાય છે સર્વોપરી સર્વના ઉપરી પાછું લખાય છે સર્વાવતારી एट अवतार धर सर्व कारण सर्वन मूल स्वामी परमात्मा बता गया चौबीस रूप एक मूर्ति पर्वत भाई हृदय में आई बार अंदर मूर्ति एक थी गई पर्वत भाई ने अखंड वृत्ति પછી સ્વામી લખે છે મૂર્તિ ભગવાન નું સ્વરૂપ મૂર્તિ એટલે ભગવાનનું સ્વરૂપ ઈ ચિંતામણી સ્વામી કે ગમન કરે જે ઈચ્છે તે કરે ચિંતામણી હરિ રૂપ છે એ જેના અંતર માં હોય એ જે ચિંતવે થાય આલોક પરલોક કોઈ પણ લોક લોકાંતર માં જવું હોય તો જઈ શકાય પેલું વચનામૃત છે સ્વામી લખે છે વૈકુટ ગોલોક આગળ નીકળી એકવીસમી વૈતુટ ગોલોક શ્વેત અક્ષર ધામ યાદી લોક જે હેખે સાંભળે કહેવ એમાં પર્વતભાઈ ની દ્રષ્ટે नीरा वर्ण या वर्ण नहीं अस्ते तो वातलोकती लोक पर लोके जे जे गति ये हरी ते पर जाय गणीत। थाय पर्वत भाई ने नीत ये तो परो कहो में एक અહીંયા બેઠા બેઠા અગધરામાં બેઠા હોય તો ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે શું લીલા કરે છે એને ત્યાં બેઠા પણ દેખાય આપણે જોવું હોય તો દિવાલ ની પાછળ દેખાય ભરતભાઈ ની દ્રષ્ટિ આ ભૌતિક પદાર્થી અને ઉડે છે એવું જે ભગવાન નું ધામરૂપ અક્ષર બ્રહ્મ તે સાથે પોતાના આત્માને એક કરી અને પછી પુરુષોત્તમ નારાયણ ને ધારવા એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચિત કહેવાય આવું ભરતભાઈ ને વેરતું થઈ ગયું એટલે અક્ષર બ્રહ્મ જે બ્રહ્મ તત્વ છે વ્યાપક છે વ્યાપક હોય એટલે આવરણ નડે નહીં એટલે એની દ્રષ્ટિ બ્રહ્મ તત્વ જેવી ભૌતિક નડે નહીં અષ્ટાવરણ પાર થઈ ગયા સ્વામીજી એવા રીતે પરચા અગણિત થાય પરતભાઈ ને આ તો એક લખો સ્વામીજી હજી મારે ઘણા લખવા બીજા બધા પણ પીત નવો પરચો થાય હવે આવી દ્રષ્ટિ હોય અને એક સંકલ્પમાં જોવે અવતાર આવી જતા હોય અને લોક પર હોય નીત નવા પરત નવા ક્યાં ક્યાં આપણે એક બે જરાક જોઈ લઈએ માનસી પૂજા પર્વતભાઈ ખેડૂત ખેતી કામ કરે હાથી ચલાવે હડ ચલાવે એમાં માનસી પૂજાનો સમય બપોરનો હવે ખેડૂત હોય ખેતીના કામ હોય કઈ આપણી જેમાં શાસ્ત્ર પુરાણો મારી પાસે લાવો કોઈ એવો ભગત ગોતી દો હાથી જલાવતો હોય અને માનસી પૂજા કરતો હોય અને પ્રત્યક્ષ એ વસ્તુ ઢોળાઈ જાય દહી રોટલો એક જ પરોધ ભાઈ છે અનન્ય આને જેવો કોઈ નથી પુરાણો તમે લેવો હજારો ઋષિ સમાધિમાં બે અને ભગવાન બીજું પણ આ કૃષિ કર્મ કરે સાથી ચલાવે માનસી પૂજા કરે ખેડૂત માનસી પૂજા હું ધરે બિચારો આપડે જેમ ભજીયાન ઇડલી ઢોસા થોડું ધરી શકે એ સમય નું રોટલો સરસ મજા દહીં નરેશ મજાનું મરચાનું અથાણું થાળમાં લઈ અને લાકડી ખરપી ઓડા ભગત ઝોલા ખાવજો એ હલાવું તો હાથમાંથી દહી રોટલો આખો થાળ પ્રત્યક્ષ ઢોળાઈ ગયો ખેતરમાં જમીન ઉપર પડ્યો ઓલો તો જોઈ રહ્યો આ શું છે ભગત અને ભલા માણસ ભક્ત ની રીત અભક્ત જો ઓળખી ના શકે સાથી ચલાવે કર્મ ચાલુ છે અને ભગવાન માં કેવી છે એટલે માનસી પૂજા તમે ચાલતા ચાલતા કરી શકો વાહન ચલાવતા કરી શકો બેઠા બેઠા કરી શકો કોઈ પણ કર્મ કરતા હોય તો કોઈ પણ પોઝિશનમાં માનસિક પૂજા કે ધ્યાન પણ કરી શકો ભરતભાઈ બતાવ્યું ખેતી કરતા એને દહીટલો પ્રત્યક્ષ થઈ ગયો એ ભરતભાઈ કેવા કે એની ખેતીનું ધ્યાન ભગવાન રાખેલા ચાર ચોર આવ્યા આ ભણેલી ઘટના અને બાપ દાદા નું ખેતર હોય એમ દાંતડા લઈ એટલે મીડા વાઢવા અને કરવા ભેગું કરવા મીડા માળા કરતા હે છે ભજન કરતા રાત્રે ખુદ મહારાજ અદ્રશ રૂપે આવી અને ચોરના વાહામાં ચાર ચાર કોરડા ફટકાર્યા ઓલાય બેડા લાંબાથી હોય મળ્યા કોણ છે કે દેખાતું નથી કોઈ વાહ છે નહી અને વાહનમાં ભરડું પાડે તેવા કોરડા જોયું કે આવું બાવળીઓ છે આમાં કઈક ભૂતપ્રત નહીં હોય ને માળું શેઠે બીજા શેઠે ગયા બાજુ વાહ માં બીજા ચાર ચાર કોરડા વાહો હોય બેડા લાંબા કરીને ભાઈગા કે ભાગો એ ભાઈ આ તો ભગત માણસભાઈ અખંડ ભગવાન ધ્યાન ધરનારો માણસ નખી એના સ્વામિનારાયણ અદ્રુપે આપણા વાહ કાબરા કર્યા ભાગો નહીં બુટ જોડાય પડ્યા ને ભાગા પર્વતભાઈ ના ખેત રક્ષણ પણ ભગવાન સ્વામિનારાયણ કરતા માણકી ઘોડી લઈ અને ખેતરને શેઠે આટો મારે જેમપુરના દેવજી ભગત જેમ જેમ કરશન સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ છે પોતાના ભગતની ખેતી ધંધો એનું ધ્યાન રાખે આવો ભગવાન તો ગત્યાઓ કેવા દયાળુ છે એ ભરૂચભાઈ એની સ્થિતિ કેવી ભાવ કે છે ને કે એનો દીકરો વળી અડસણ તીરથ કરવાતરે તો બાપ નો મહિમા નહીં આખું ગામ મહિમા જાણે આખો સત્સંગ મહિમા જાણે આવી સ્થિતિ તો દીકરો ઓળખી નથી આવતો અને ઘણી વાર આ આવરણ હોય ને તો ઘરમાં જ ભગત હોય ઘરમાં જ સેવા કરે એવા મા હોય એને મૂકીને સમાજ સેવામાં લાગે અને અહીંયા બધા બિચારા દુખી થતા પેલા અહીંયા સેવા કરો સમજ સમાજ સેવા કરો પણ અહીંયા સંતોષ આપો ઘરમાં બોલો એક ભાઈ મકાન ઉપર લખેલું પિતૃ કૃપા મળવા ગયા ક્યાં છે માતા પિતા તો કે એ તો વૃદ્ધાશ્રમમાં છે તો આ પિતૃ કૃપા નું બોટ બદલી નાખતું પિતૃ કૃપા હા એવા ઘણા ઓળખું બહુ સમાજ સેવા કરે મા બાપ દુખી છે પૂછતા નથી એને બાપો બેઠો છે અડસઠ તીરથ જેની આટામાં રહેવો બાપ પછી ભરોજભાઈ કે ભાઈ કઈ વાંધો હા તીરથ કરે કરવો પણ ગોપાલ સ્વામી દર્શન કરતો જ આજે કાલવાની ગયા દીકરા એ પૂછ્યું સ્વામી આ બધા કોણ તો કે અહી આ અડસર તીરથ છે તું અડસ તીર ફરવા જશો અને અડસઠ તીરથ દરરોજ મારા દર્શન આવે છે પેલા તારા બાપ પર્વતભાઈ ને દર્શન આવે છે અને પછી મારી પાસે આવે છે અડસઠ તીરથ ચરણે ભગવાન ચરણે તો છે પણ ભક્ત પાસે આવે છે આવા પર્વતભાઈ બહુ સ્થિતિ વાળા હતા ને ખુદ મહારાજ કાઠીઓની સભામાં દરબારો બેઠા હોય બધા એમ કે મહારાજ ભેડું તમારો પર્વત વળી છે કોઈક બતાવો તો ખબર પડે ને તમે ભગવાન વખાણ કરો ભેડું એ પર્વત કેવડો છે મહારાજ કે બતાવશું સોરઠ બાજુ જઈએ ત્યારે યાદ કરજો એમાં સોરઠ બાજુ આવ્યા અને અગતરા બધું ખુલ્લું મૂકી દીધું કોઠારો પરોજભાઈ તો મહારાજ ની ઢોલી ગયા અને કાઠીઓ તો ઘોડાબોડા છોટા મૂકી દીધા બધે મહારાજ કે પરોજભાઈ બધું એટલે મહારાજ એને ઠપકો આવ્યો છે અને એ ભરવતભાઈ એ છૂટી લાપસી બનાવીને એમાં ઘી પીરસવાનું ઘરની ગાયો ભેંસવાના સુગંધ ઘી દેશી મહારાજ મહારાજ આજે તમે અખંડ ધારે ઘી પીરશો એક થાંભડીમાંથી બીજી વાસણમાં ધાર પાછી નહીં ખેંચવાની અને જેવી હોય એવી પાતળી નહી કરવાની ધાર અખંડ ધારે ઘીનું કુંડલું કે ઘીનું નેગડું લઈ પીરશો એટલે કાઠિયો કે ભીણું પર્વત આવું કે છે આપડે કોઈ ના પાડવી જ નહી ભલે મહારાજ ભરી તો એ કેવો ભગત છે આનંદ કરે વાહ મહ નતી કરી એવી લીલા કરી નવી લીલા અખંડ ધારે ઘી પીરસાય એ ચરિત્ર પરોધભાઈ ની સાથે જોડાયું અને સંપ્રદાયમાં ઘેર ઘેર ગવાયું કે ના પછી પછી કાઠિયું કે ભેણું પરોજ અમારાથી ન થવા આવ્યો એવા પડે જતા તા સ્વામી એકવાર વાત કરી હતી કે ખેતી કામ કરતા કુહાડી લાગી કુહાડી ચટકી અને જોડા પગના જોડાઈ ગયો વિચાર કરવા બે મહિનાનો ખાટલો થાય ખેતી બંધ રહે બે મહિના કાઢી ગઢડા સમાગમ કરી મહારાજનો લાભ લેવો ગયા હજી દૂર જાય દીકરો બીમાર છે અને દીકરા અવસાન એવા સમાચાર મેળા તો પાછા વેળા નહીં સ્નાન કરી એનો વિધિ કરજો હું મહારાજના દર્શન કરી આવું કે મને ગઢડેથી મહારાજની ચિઠી આવીશ મહારાજના દર્શન કર્યા મહારાજ કે નહીં ઉત્સવ નવ નહીં સમય કેમ આવ્યા છો તો કે તમારી ચીઠી આવી અમે કઈ લખી નથી તો કે આજ ચીઠી લાગુ તો બે મહિનાનો ખાટલો થાત આ તમારો સંદેશ છે એટલે બે મહિના સત્સંગ કરી સેવા કરી રોકાયા મહારાજ શેરડી જમતા હતા લિયો પારોભાઈ શેરડીની પ્રસાદી માદળિયા તો કે ના મહારાજ મારા તો અમે તમારા ઈષ્ટદેવ છીએ બીજા કોણ છે ઇષ્ટદેવ અને અમે તો શેરડી જમીએ છીએ જમો લ્યો પ્રસાદી તમે તો ખરા પણ મારા ઈષ્ટદેવ આ પાંચસો મારા પૂજાની મૂર્તિઓ ગણો મારા દેવ છે અને હું કેમ ખાજે ખટરસ ની છુટી આપી આવા પરતભાઈ સંતો આટલી આત્મ હતી મારા સંત ઈ મારા ભગવાન છે ત્યારે ભગવાન બીજો પરચો આગલી સભામાં આપણે લેશું જે તમે વાંચી રાખજો આગલી સભામાં બોલો સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ